ભજગોવિંદજ ગો ૃષ્ણા નિજ કર્મોપાતમ વિતમ તેન વિનોદય ધનની તૃષ્ણા તેમજ બુદ્ધિને સદબુદ્ધિ अपने वो सा नीचे बीजे लाइन एलावा थोड़ी चाली से थोड़ी चलावा बीजे पंक्ति शूल्लभ सेमोपातम वितम तेन विनोदय चित्त यल्लभ से कई मे सेनाज कर्मोपात कर्म प्रमाण कर्म प्रमाण्य जी जीव तु सतोष राख एट नहीं बिना उदय चित्तन चित्त प्रसन्न रहे अंदर प्रसन्न रहे खाली उपर थी सतोष एव नहीं હશે એમ કરીને આપણે ઉપરથી ટાળી દઈએ તો એને આશ્વાસન કહેવાય સંતોષ ન કહેવાય સંતોષ એટલે સંતોષ પણ શબ્દ સમજવા જેવો છે નિજ કર્મોપાતન પોતાના કર્મ અનુસાર જે મળે એ દ્રવ્ય સંપત્તિથી સુખ સુવિધાઓથી તું સંતોષ રાખ પોતાના કર્મ અનુસાર આમ સીધો સાધો અર્થ તમારા મનમાં શું સ્ફુરે કોઈ એમ કે ભાઈ પોત પોતાના કર્મ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખો તમને અર્થ શું છે પોતાના પ્રારબ્ધ પ્રમાણે જે કઈ મળે એમ આપણે એ જ અર્થ આવે ને સીધે સીધો આપણે એમ કહે કર્મ પ્રમાણે જે મળ્યું એમાં રાખો ને સંતોષ એનો અર્થ શું પ્રારબ્ધ પ્રમાણે જે મળે ભાગ્યમાં જે છે જેટલું મળે આ લાઈનનો સીધો સાધો પર્ટિક્યુલર અર્થ એ જ છે પણ આજના બહુ ભણી ગયા થોડુંક કઈક વિચારતા થઈ ગયા ક્રાંતિકારી ના લેબલ લઈ લીધા એ બધાને આવી બધી વસ્તુ ન ફાવે એટલે એનો અર્થ ટ્વિસ્ટ કરે એમ કહે કે ભાઈ કર્મ અનુસાર એટલે પોતાના શ્રમ પુરુષાર્થથી જે કઈ મળે એમાં સંતોષ માનો એટલે એ સમજવા જેવું છે એટલે આપણે એના ઉપર પેલા વાત કરીએ છીએ એટલે એ લોકોને એમ ન થાય કે આ બહુ જૂનવાની વાતો કરે છે બાકી તો ગમે એટલું જ કરીએ તો જૂનું જીવીએ છે ને આપણે ક્યાં નવું જીવીએ છીએ પોતાના કર્મ અનુસાર પુરુષાર્થ અનુસાર જે મળે એમાં સંતોષ માનો વાત એ સાચી છે પણ એમાં થોડુંક સમજવા જેવું છે પુરુષાર્થ પ્રમાણે શ્રમ પ્રમાણે જે મળે એમાં સંતોષ રાખ એ શ્રમ પુરુષાર્થ એ સમજવા જેવો છે ન સમજીએ બહુ મોટી ગરબડ થાય એટલા માટે પુરુષાર્થ પ્રમાણે શ્રમ પ્રમાણે જે મળે એમાં સંતોષ કરેગોવિંદોષ રાખો તો કેટલો મોટો અનર્થ થઈ ગયો અને ચોર તો કેવો શ્રમ આખી રાત રખડવાનું આપણે તો નિરાયતે સુઈ જાય અને હાથમાં મોત લઈને ફરે દિવસે આપણે હાથ નાખતા ડરીએ એમાં હાથ નાખે જાનના જોખને કોઈ કાપી નાખે ગોળીએ બીંધી દીએ આ લૂંટારાઓ જે ફરતા હોય છે તે માથું મૂકીને જ કામ કરે છે એનો શ્રમ કેટલો અંધારી રાતમાં રખડવું શિયાળે ને કડકડતી ટાઈટમાંય ફરતા હોય મુંબઈ થી તમે બેઠા હોય ખબર પડી જાય તમારી પાસે એક બે લાખ રૂપિયા છે ત્યાંથી પાછળ એટલે અર્થ સમજવો પડે ને ત્યારે બઉ ઊંધું થઈ જાય કે ભાઈ શ્રમ શ્રમ એટલે શું એમ ખોટા કેસ લઈને લાખો રૂપિયા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે જ્યાં ત્યાં લડનારા કરોડો બનાવેલ છે સાવ ખોટા કેસો એન જીતાડે છે તો વકીલ એડવોકેટ ઓછો શ્રમ કરે છે મગજ ફેરવી નાખે કામ કરે તો એને આપણે શ્રમ કહીશું કે એ પ્રમાણે મળે બરાબર છે અને એ સંતોષ લે કે ના આપણે તો પુરુષાર્થ પ્રમાણે લઈએ છીએ એમાં કરનારા હોય છે એ બ્રાન્ડ જેવું બ્રાન્ડેડ બનાવવું કેટલો કેટલી ચોકસાઈ રાખે શ્રમ ઓછો નથી કરતા એટલે શ્રમને સમજવો પડે કે શ્રમ શું કેવા માંગે છે પુરુષાર્થ શું કેવા માંગે છે शेठ निकले यात्राए फेमिली बैठेल चार पांच सभ्य कूटुंबना गाड़ी ले निकले हे एम थोड़ा काचा पाका रस्ता एक खाड़ो आयो एम गाड़ी खुची गई कादो किचड़ो खाड़ो એવા ગાડી ખૂચી ગઈ હવે વ્હીલ અર્ધા પોણા ખૂચી ગયા ગાડી નીકળે જ નહીં ને એમ બે કોઈ પણ આવી ગાડી તો નીકળે જ નહીં બીજું જોર કરી શકે શું ખુબ મથે કઈ થાય નઈ છેટે જોયેલો તો એક નીચે ચાર પાંચ જણા બેઠા તા એટલે તરત ઊઠીને આવ્યા શું છે શેઠજી ગાડી ફસાઈ ગયા વાંધો ને જરા જરૂર નથી કાઢી દઈ છે માળા એવા લોઠા એ ચાર પાંચ જણા વેળગ્યા ચારે ખૂણે એક જણો નીચે ગીર્યો માથું માર્યું આખી ગાડી ઉંચકીને શેઠજી ખુશ બહુ થયા બધાને સો રૂપિયા આપ્યા સારું થયું મદદ કરી ક્યાં રહ્યો છો આજુબાજુ જ રહીએ છીએ ઠીક છે શું કામ ધંધો કરો બસ આજ કામ કરીએ પાણી અમે જ નાખ્યું છે કીચડ અમે જ કીરો છું અને પછી અમે બેસીએ ઝાડ નીચે કોઈ ગાડી આવે ની રાહ જોઈએ દઈએ આ તમે સામે થી સો સો આપ્યા નહીં માગીને લઈ લઈએ આને શ્રમ કેજો એટલે શ્રમ એટલે શું નીતિપૂર્વકનો ધર્મપૂર્વકનો સમાજને ઉપયોગી સચ્ચાઈ પૂર્વકનો શ્રમ પુરુષાર્થ કરે અને જે મળે એમાં જે સંતોષ માને એ ધર્મ માર્ગી માણસ છે ખોટું નહીં કરીને કારણ કે ખોટું કરનાર એ કરે છે ઉત્તર પ્રદેશના એવા ઈલાકામાં એમાં તમે જાઓ ને તમને લૂંટે ને નિકાલ સાદા નિકાલ એટલે ઓલો બિચારો ભાઈનો મારો રૂપિયા રોકડ રકમ ઘરે બધું કાઢે જેમ કાઢતો જાય એમ પેલા મારપીટ કરતા જાય એટલે પેલો કે ભાઈ તમે આપી જ દઉં છો મારપીટ શું કામ કરો હમ મફત કા થોડી લેતા મહેનત સી લે મારપીટ કરે ને મહેનત કહી એનો હશે ને એનો અંદાજ હશે ને કે આપડે મફત નો લેવું મહેનત કરીને લેવું મારપીટ કરે એને મહેનત ગણે એટલે એ કોઈ શ્રમ નથી શ્રમ એટલે નીતિપૂર્વક પ્રામાણિક સત્યનો ધર્મમય સમાજ ઉપયોગ સમાજને સ્વીકારે એવો શ્રમ પણ એમાંય પાછું આ વિશે આપણે આગલા પ્રવચનમાં થોડી વાતો કરેલી છે કે અનીતિથી કંઈ ન લેવું એ તમને યાદ હશે એમાં થોડું વિશેષ કે અનિતિનું તો ન લેવું પરંતુ હક્કનું જ લેવું અણહકનું ન લેવું અણહકનું એટલે તમે એમ સમજો કે અનિતિનું છે એમ પણ એમાં થોડો ભેદ છે એટલે વાત સમજવા જેવી છે આપણે કે અણહકનું નથી લેતા એનો અર્થ એ થયો અનિતીનું નથી લેતા એવો અર્થ થયો थोड़ा हक नकली नेठ जी ए काम हे एट एक मजूर ने पोताने बंगले बोलायजूरे बज कर आखो दिवस ना જે કઈ હશે સાફ સફાઈ આ ત્યાં બધું કામ કર્યું એટલે શેઠની મજૂરની ચોકસાઈ કામની ચપળતા સ્વચ્છતા એ બધી જોઈને શેઠ બહુ રાજી થયા પેલા મજૂરને સાંજ પેઢે પાંચસો રૂપિયા આપ્યા ખોટું છે કશું કશું ખોટું છે પેલા મજૂરે एम बसो रूपया लीधा त्रो सेठ पेठ के मेहनता नु साहब आटलू थे बसो रूपया ना नॉर्मल मजूरी आटली चाला त्रो रुपया हूँ खुश थुए अणहक नु मार हक न थी ते समझो मारो हक नहीं हू कोई ब्राह्मण नहीं हूँ कोई साधु नहीं कि हूं तमो दान स्वीकार હું ભેટ કેવી રીતે લઈ શકું હું કોઈ બ્રાહ્મણ નથી કે હું કોઈ સાધુ સંત નથી તો ત્રણસો રૂપિયા તમે મારી મહેનત ના મારો એક રૂપિયો હું ન લઉં આ એક જણા નથી કરવું એ દ્રષ્ટાંત નથી જે કોઈ સમજનારા એવા ઘણા અમે જોયા છે એ પોતાના પરિશ્રમનો જે સ્કેલો એટલું જ લે વધારે આપો પાછું આપી દે અને કોઈ દેવ મંદિરમાં દાન કરી મારું નથી મારા પછીનાનું જ એટલે હું લિંકન કાગળિયા બધું કર્યું તો ખુશ થઈને એમણે વધારે મહેનતાણા ડોલર્સ આપ્યા તો લિંકન પરત કરી દીધા મારું આટલું જ થાય મતલબ કે સમજો મારા પચાસ ડોલર થાય એનાથી વધારે હું તમે ન લઈ શકું પણ હું તમને ખુશી થઈને આપું છું એ આપો છો તમારી ઉદારતા છે પણ હું ના લઈ શકું એટલે કોઈ પણ સમજદાર મારા પછી ના નથી ભક્તિ છે સમજાય છે જલ્દી આ વસ્તુ સમજવી એ બહુ નહીતર કે એમાં શું આપે છે ને આપે છે સામે જેમાં શું વાંધો ના મારું હકનું નથી આ ધનતરસ ને દિવસે એક જણા ને બેંકના ખાતામાં નો ટ્રાન્સફર થઈ ગયા બેંકના કોમ્પ્યુટર થી બોલતી કરોડ વિચાર કરો તો એ પરત કરી દીધા ને મારા નથી આપણે કોઈના એવી રીતે આવી ગયા હોય તો થોડાક આપણે ક્યાં લેવા ગયા તા ભૂલ એની ભોગવે જોયું પણ ખરો જે માણસ મારા હક નથી આ અણહક નું એ ન સ્વીકારવું શાસ્ત્ર નો ન્યાય છે સુખી થવું હોય તો અને ભગવાનને પામવું હોય તો એ શરૂઆતમાં કાઈ ખબર ન પડે પણ અણહક નું છે ને એ બધું અધર્મનું કહેવાય એ અધર્મનું છે ને એના નવ નવ આંગળકા દંત એટલે આ જેવું એ દ્રવ્ય કહેવાય એટલે તમે કોઈને છરી મારી હોય તો તમે ખેંચી લો તો નીકળી જાય તો માણસ જીવી જાય પણ કોઈને વાંકા દાંતરડા જોઈએ છે ને આવી રીતે વાંકા હોય એ કોઈના પેટમાં નાખી દીધું પછી તમે ખેંચો સીધું નીકળે આટલું કાપી નીકળે અણહકનું જે આવી જાય એ આંતરડા કાપી નીકળે કૌરવ કુળ ખલાસ થઈ ગયું શ્યામા અણહકમાં પાંડવોના હકનું આપી દીધું હોત તો વિચાર કરો લ્યો પણ એ કે ના એના ભાઈઓ નું એને સમજીને આપી દીધું દુર્યોધન કે આપું ધ્રુતરાષ્ટ્ર ને ઈચ્છા નહોતી એ પાંડવો તો ધર્માત્મા છે ભિક્ષા માંગીને જીવે તો શું વાંધો છે વનમાં રેવાનું ફાવે છે ઓલો અંધ એમ કે છે એના હક્ક ભાઈ આપો ને તમે બાપને ઠેકાણે છો મોટા ભાઈ છો તો ફરજ છે કે તમારા નાના ભાઈ દીકરા છે તમારા જ દીકરા કેવાય એનું હક નું હોય તમે આપી દો ને પણ જોવો વ્યવહારમાં ભાઈઓ ભાઈઓના માં એમાં હક્ક નું કોઈનું આપશે કોઈને આવે છે મૂકતા નથી ત્યાં જ ખબર પડે કે અનિ નીતિ કેટલી છે વ્યવહાર જેના હક્કનું જેટલું હોય એનું એને આપી દેવું આપણા હકનું જેટલું હોય એટલું આપણને મળે એ સ્વીકારી લેવું હક વગરનું નહીં સ્વીકાર અને એ અણહકનું લીધું ધૂત્રાષ્ટને દુર્યોધન ને આખું કૌરવ કુળ ખલાસ થયું મહાભારત એમાંથી થયું આખરે વિનાશ એટલે અણહકનું ક્યાંય પણ થી તો સ્વીકારવું ન જોઈએ જીવન સુખી જીવન જીવવાની ઈચ્છા છે પણ આપણને તો ભાઈ હવે મફતનું મળે તો બીજું જોઈતું જ નથી મફત મળે તો કઈ કરવું નથી બઉ તપાસ કઠિયારો હતો ને લાકડા કાપવાનો ધંધો કરે ને વેચે ને એમાંથી ગુજરાત ચલાવે હવે એ રસ્તે સાધુ નીકળ્યા તો સાધુ એ રસ્તામાં ચાલ્યા જતા હતા રામ ભજન કરતા કરતા બિચારા સાધુ મારા ચાલ્યા જતા રસ્તામાં સોના મોહર જોઈ જાડી એટલે સાધુ થઈ ગયું કે મારે તો કઈ દ્રવ્ય સ્પર્શ કરવાનો રાખવાનો તો કોઈ ધર્મ છે નહી મારે કશા કામનું નહી સાધુ સાચો એટલે નહી તો ઉફાવી લે સાચો સાધુ વિચાર મારે તો દ્રવ્ય ને શું કરવું ભગવાન રાખે એમ રહી છે પણ આમદમ ધૂળમાં દટાઇ જાય કોઈના કામ ની આવે એના કરતા કોઈ ગરીબ માણસ હોય તો એનું બિચારણ તો કામ થાય એટલે સાધુ વિચારો માળા લઈને ત્યાં ઝાડ નીચે બેઠો કોઈ નીકળે તો બતાવી દઉં કે જો આ પીડ્યું છે લઈ લે તારું બિચાર ગુજરાન થશે એટલે ગરીબ બતાવીશ એમાં પેલો કઠિયારો નીકળ્યો લાકડા કાપવા માટે જંગલ માં જે જતો હતો એ ભાઈ જય સીતારામ બાપુ હા જય સીતારામ એ ભાઈ જો આ પેલી સોનાવર પડી છે ને મારા સાધુ ને કામ નહીં નહીં પણ હું જોઈ ગયો મેં થયું કઈ બેસું ને કોઈ ગરીબ નીકળે એને બતાવું તો સારું થયું તમે નીકળ્યા તે તમે લઈ ગયો આ ધૂળમાં દટાઇ જાય કોઈના કામ નહી આવે મફત ની જાશ તમે લઈ લો એટલે તમારા ગરીબ માણસ ને કામ આવી જાય કઠિયારે સાધુ ની સામે જોઈને કીધું મહારાજ ક્યારે જોઈ એકાદ કલાક થી બેઠો છો આજે જ જોઈ ને હા હું તને અઠવાડિયા જ જોઉં છું કઠિયારો કે આ મારો રસ્તો છે હું તો અઠવાડિયા થી છું એને સાધુ શું બોલે તો કેમ લે લેવાની શું મારા હકનું છે મારો અધિકાર શું એમનામાં મને ભગવાને કામ આપ્યું છે એવું કરું એમાંથી જે મને પસી નો જે કઈ મળે એમાંથી મારું ગુજરાન થાય એના મારો અધિકાર નથી એનું જે થવું હોય તે થાય મારો હક નથી વિચાર કરો તમે નીકળ્યા હો તો શું થાય ઘણા મન સમાધાન કરી લ્યો આપણે ખુદા દેતા ધીમેક થી લઈને ખિસ્સા મૂકી દો પેલો આઈડિયો નહી મારા હક્ક નું નથી બહુ સમજવા જેવા સુખી થવાના જીવનના સૂત્રો છે ચાણક્ય પણ કહ્યું છે સુખસ્ય મૂલમ ધર્મ સુખી થવું હોય તેનું મૂળ ધર્મ છે અધર્મ કરીને બ્રહ્માંડ થયું ત્યારથી કોઈ સુખી થયો નથી થવાનો પણ નથી સુખનું મૂળ ધર્મ છે સુખી થવું હોય તો ધર્મ પાડો બસ શિક્ષાપત્રીમાં પણ એ જ છે બધા આપણા શાસ્ત્રોમાં એ જ છે પણ ઠક્કર એક બઉ સારા હવે તો ભાઈ આ ગયા કર્મના સિદ્ધાંત ના પુસ્તક થી પ્રસિદ્ધ થયેલા પ્રોફેસર અમદાવાદના એમણે બઉ સરસ વાત પણ મૂળ વાત તો છે રવિશંકર મહારાજ ની રવિશંકર મહારાજ કેતા કે માણસ ઘી લેવા જાય ફળ લેવા જાય તો બધું સૂંઘીને લે રૂપિયાની નોટ આવે તો માણસ સૂંઘ્યા વગર ખિસ્સા માં બધી વસ્તુ સૂંઘીને લઈએ પણ રૂપિયો આવે રૂપિયાની નોટ આવે તો કોઈ સૂંઘતું નથી અર્થ હકનું છે અણહકનું છે ધર્મનું છે અધર્મનું છે મારું છે એનો કોઈ વિચાર કરતો નથી એમ જ ખિસ્સામાં નાખી દે છે માટે દ્રવ્યને પણ સૂંઘવું મારું છે નીતિનું છે હકનું છે એ કઠિયારા જંગલમાં લાકડા કાપવા જતો એની જ વાત એટલે કોઈ કીધું ભાઈ તું અત્યારે જંગલમાં જાય છે તો કા તને ખબર નથી લાગે છે કે તને ખબર નથી તો શું આજ આજ આપણા નગર શેઠે બધા ગરીબોને ભોજન સમારંભ રાખ્યો છે અને પોતાના તરફથી બધાને સરસ ભોજનનું આજે રાખ્યું છે તો તું કેમ નથી એમાં જમવા જાવતો બધાને નાના બાળકો સહિત પૂરા પરિવારો છે મારા ભગવાને મને હાથ આપ્યા છે પગ આપ્યા છે તંદુરસ્તી આપી છે તો મારો એવો કયો અધિકાર છે કે મારે એમને કોઈ નું જમવું હા હું કમાઈ ન શકતો હું તો મને કંઈક ફરજ પડે અને તો હું અધિકારી કે મારું કઈ ચાલતું નથી તો હું સ્વીકારી શકું પણ જ્યાં સુધી મને ભગવાન મહેનત આપે છે શરીર આપ્યું છે સ્વાસ્થ્ય આપ્યું છે જંગલમાં જાવ છું તો સરસ લાકડા મળી રહે છે અને લાકડા લઈને આવું છું તો ખરીદનારા પણ મળી જાય છે તમારે શા માટે એવી રીતે મફતનું ખાવું જોઈએ ન જમવા ગયો અરે એક જગ્યાએ આ રામકથા હતી કથા બહુ બનેલી જ વાત છે પછી કથા પૂરી થાય પછી ભોજન પ્રસાદ બધી જગ્યા સામે જ બસ સ્ટેન્ડ હતું ને એક બાપા બેઠેલા હાથમાં થેલી ને બસ પકડવાની એટલે બેઠેલા બધા લોકો જમવા જતા હોય કોઈ કીધું દાદા આવી જાવ જમવામાં બેસી જાવ યાર કે કેમ બાપા તો કથા ચાલે છે ને કથા પછી બધાને જમાડે છે બાપા એ બહુ સરસ જવાબ દીધો કોને જમાડે છે કે જે કથામાં આવ્યા હોય એને કથા સાંભળી હોય એને પ્રસાદ લેવાનો અધિકાર છે ને કથા સાંભળી નથી એટલે મારે પ્રસાદ લેવાનો કોઈ અધિકાર નથી આપણે તો છેલ્લે જ આવે કેટલી નીતિ છે જમવા માટે જ આપણે ભોજન જમવાનો ફૂલ ડીશ છે તો ખા છેલ્લે જઈશું અડધો છેલ્લે નીકળી જાય ક્યાં અધર્મ થાય છે ક્યાં અનીતિ થાય છે ક્યાં અણહક નું ખાય છે કથા સાંભળો પછી પ્રસાર લો એ ઉત્તમ છે એમ બધે હક નો નીતિ વિચાર કરવો જોઈએ એમ જ ના સ્વીકાર પરબ ની જગ્યા માં છે એસી પંચ્યાસી વર્ષ ના વ્રદ્ધ સાધુ સાવ ખી ગયેલા અવસ્થા કેટલી પંચ્યાસી વર્ષની એટલે તો હાથમાં સાવણો લઈને આખો દિવસ વાળ્યા જ રાખે પરબ ની ચોક ને આ બધું વાળ્યા જ રાખે એટલે કોઈ યાત્રા બધા આવતા હોય એમણે કીધું કે મહાત્માજી તમે વ્રદ્ધ થયા એટલે તમારે અને તમે સાધુ છો તમારે આ બધું કરવાની શું જરૂર છે નિરાતે બેસો ને એટલે કઈ સાધુ બોલ્યા નહીં પેલા બહુ આગ્રહ રાખ્યો મહાત્મા તમે રેવા ગયો આ સાવણો લઈને બે ત્રણ દિવસથી આ જોયે છે તમે વાળી જ રાખો સાફ કરીએ જ રાખો કામ કરીએ જ રાખો ઘણી બેસતા નથી બસ આ શું કરવા કરો છો પણ મૂકો ને બધું પછી મહાત્મા દીધી રેવાયું એટલે એમણે કીધું કે ભાઈ તમે બોલું જો ઝાડ દેખાય છે ને એ નીચે જોઈ શું છે તમને જવાબ મળી જાય એટલે પેલા જોવા ગયા ન્યાય એક ખુર્યું કૂતરું બેઠેલું રૂવા રૂવાડે રૂવાડા હાઠીકા જેવું અને આડું પડેલું રોગ ગણાય નહી એટલા ચામડી ઉપર ભાઠા લોહી માંસ કશું નહીં બેઠું જાતે થઈ શકે માંડ માંડ એવું એટલે પાછા મહાત્મા જે ત્યાં હવે હું જગ્યા નો રોટલો ખાવ અને જો હાવણોલીન વાળું નહીં તો મારી દશા પણ એવી થાય મારે ખહુરિયું કૂતરું નથી થવું એટલા માટે હું આ કામ કરું છું એટલે શ્રમ કર્યા વગર સેવા કર્યા વગર કાંઈ પણ યોગદાન આપ્યા વગર કોઈને પણ માણસ માત્ર ને ખાવાનો અધિકાર નથી નરે ભોગવામાં આવે જ છે ને સમજવા જેવું આપણે બહુ બહુ સમજવા જેવું છે અને આપણે તો પ્રસાદ ને બાની ઠીક છે આ પ્રસાદ આપે જમો તો બરાબર છે પણ જમાડનાર કોઈ મફત જમાડતું નથી સમજી રાખ અમારે સાધુ સંતો એ બહુ વિવેકથી જીવવું પડે શરીરની જરૂરિયાતો હોય એ પ્રમાણે લઈએ બરાબર છે પણ બીજું સ્વીકાર કરવો અને કઈ એવું સમાજમાં યોગદાન આપવું નહીં જલસાજ કરવા બેલેન્સ વધારવા અને સમાજના ધર્મના પૈસે જલસાજ કરવા એ અધર્મ છે બહુ મોટો પછી આ ખહુરિયા કુતરા જ થાય અત્યારે ન થાય પણ થાય થાય ને એ જ થાય ચૂકવા વગર કોઈ છૂટકો જ નથી પૃથ્વી ગોળ છે ગોળ વસ્તુમાં તમે બોલો તરત સામો પડઘો આવે કે ના આવે કે ના આવે પછી એમ તમે કયો એ ભાઈ સામેથી આવશે શું રામ સામેથી શું આવશે અને ગાળ દો તો તું સારો માણસ છે સામેથી શું આવશે તું સારો માણસ તું ખરાબ છે નીચ છે સામેથી શું આવશે खराब से आ दुनिया है इकोज है कशु श्रम कर खावा लेवा भोग अधिकार साधु हो बहुत समय जीवन में सुखी थे तो खोट मुकी द અનીતિનું મૂક્યું ગાંધીજીની જે અમુક વાતો છે ગજબ છે એમણે બહુ મૌલિક રીતે એમણે સાત સામાજિક પાપ ગણાવ્યા છે જો તમે સમજી શકતા હો તો આમ આફરીન થઈ જવાય વાહ કોઈ સારું ગીત સાંભળવાનું તમે એમ કહ્યું ને क्या बात है व्यक्तिगत पाप नहीं पाप व्यक्तिगत पाप करे व्यक्ति ने भोगिक पाप एक्ति भोग आखो समेव सामिक सात पाप है अद्भुत सरस एम गांधी जी पेहलू पाप लिखे श्रम वगर संपत्ति साजिक पाप है श्रम कराया वगर संपत्ति क्या ले हक जमा देव ए सामिक पाप है श्रम करो संपत्ति मेड़व के सरस चिंतत? सामाजिक पाप छाए समाज ने दुखी करे આખો સમાજ દુઃખી થાય છે આપડા દેશની હાલતમાં આ નથી લાગતો સામાજિક ભાવમાં કોઈ કરવું નથી લઈ લેવું છે બધું વ્હાઈટ કોલર રાખીને ભરવું છે પચાસ સાઠ હોય તો શ્રમ નહી રાજકારણી હમણાં જોઈને પેલા કેટલું કૌભાંડ કર્યું છે પેલા ટેલિકોમ માં સાઠ હજાર નામ બોલીએ તો તાવ આવે આપણને એક કરોડ હોય તો ઠીક સાઠ હજાર કરોડ તે દિવસે આપણે સાઠ હજાર કરોડ અને તો નાક કટા ને કઈ છે જ નહીં કોઈ અને આવા તો કેટલાય ખાતાઓમાં કારણ કે આપણા દેશ એવું કોઈ ખાતું નથી જેમાં કોઈ ખાતું ના હોય आदेश दुखी थे संपत्ति पेलू पाप जोजु हिजु सिंत वगर ना राजन सामजिक पाप है गांधी जी आज छाण सिंह એટલે આપણે આખો દેશ પાપ ભોગવે છે ગાંધીજી કે સામાજિક પાપ છે જેટલું જોખવાનું એટલું જોખવાનું જે માલ દેવાનો જે સેમ્પલ એ માલ આપવાનો જેવી રીતે એવા જ કન્ટેન્ટ એ જ રીતે એટલા માલ આપવું જરાય પેલું ભેળસેડ ના હો લખનૌ માં હમણાં પકડાણ માણસને ચડાવવાના લોહીમાં લોહી એડ કર્યા ભૂંડના નાનંદ એના લોહી મિક્સ કરી પછી ચડાવે કારણકે એ લોહી વેચે બ્લડ વેચે એમાંથી પૈસા પકાવે કરનારા બધા ડોક્ટર્સ એ સિવાય તો કોણ કર્યા બીજી કોની બુદ્ધિ આલે નીતિ વગરનો વેપાર પણ આ બધું શું છે કે ક્યાંય સારું સાંભળવા જવાનું જ નહીં ને આ બધા સત્સંગ ને કથા વાર્તા હોય એને બધા નકામા એ બધા સાવ ફિઝુલ બાતો કરે છે એવું કરનારા કહેનારા દેશ ની ફેરવીને ગાંધીજી પેલા એમ કીધે કે ભાઈ સૌ પ્રાર્થના કરો અને જવાહરલાલજી પોતે જ જ પ્રાઇમ પ્રાઇમ મિનિસ્ટર પીએમથી એ પ્રાર્થનાના જ વિરોધી વેસ્ટ ઓફ ટાઈમ છે ત્યાંથી જ આપડી પથારી ફરી દેશની હવે જે માણસ નાસ્તિક છે પ્રાર્થનામાં ઈશ્વરમાં ધર્મ એનો ઈશ્વરમાં પ્રાર્થનામાં માનો તો એમાંથી નૈતિક મૂલ્યોનું ભાથું મળે તમે સત્સંગમાં જાઓ આપણે એમ નથી કેતા બધા સુધરી જાય પણ તમે એટલો તો જરૂર કાનની બુટી પકડીને કહેતા હશો અને સ્વીકાર કરશો કે તમે પેલા જેટલા ખરાબ હતા એનાથી કંઈક સારા તો જરૂર થયા છો આ સાંભળ્યું ન હોય તો આ વિગતે તમને કેમ ખબર પડે કે હકનું શું કહેવાય અણહકનું શું કહેવાય ખબર પડે સાંભળવું તો પડે એમણે કોઈ સાંભળ્યું નથી પર્સનાલિટી ડેવલપમેન્ટ જેટલા બધા સેમિનાર ચાલે છે એમાં કેવી રીતે મિલ્યોનર થવું લખપતિ કેમ થવું પૈસાનો ટાર્ગેટ કેમ પાર પાડો એ જ શીખવવામાં આવે તમે સફળતા યુ કેન વિન જીત તમારી શું પણ છે જીત કરવી કરી ચારિત્ર શીખવો ને ધર્મ શીખવો નીતિમત્તા શીખવો પૈસો ગમે ત્યાંથી લાવો ટાર્ગેટ રાખો એ શીખવાડનારા ત્યાં ત્યાં બેઠા હોય પાછા આ પોઝિટિવ થિંકિંગ સારું છે એમાંથી આપણે ડિપ્રેશનમાંથી બહાર લાવે ત્યાં સુધી બરાબર છે પણ પોઝિટિવ થિંકિંગને બાને એટલું બધું હમમંગ ચાલુ છે લોકો આંધળા ભીડ થઈને એટલા પીડા છે હશે હવે આપણે નાના મોઢે શું મોટી વાત કરવી પણ માણસને ચડાવવાના લોહીમાં પશુના લોહી મિક્સ થાય અને ભણેલા ગણેલા લોકો તોય ઓછવું પડે એને તોપે દેવા જોઈએ અગ્નિ સંસ્કાર એનો ન થવો જોઈએ એટલા ઘોર પાપીષ્ટ આ સમાજના છે એ લોકો એક માણસ પથારી પડ્યો છે પૈસા ની સગવડતા છતાંય ડોક્ટર ને કાગલુતી કરે છે ડોક્ટર કે છે એક ઇન્જેકશન આવે છે બે હજાર તો તમે કઈક જીવી જાઓ એ વિચારો ગમે તેમ સગવડ કરી બે આપે છે ઇન્જેકશન પૈસા પણ જાય છે જિંદગી પણ જાય છે એ પાપ પણ બોગે આવું કરનારા કઈ સૂચતું નથી એને પૈસો જ દેખાય છે કઈક દુખિયાઓનું કઈક ગરીબો નું કંઈક કઈક અનાથો નું તો વિચારો નીતિ વગરનો વેપારી વેપાર ત્રીજું પાપ સામાજિક ગાંધીજી કે ચોથું અફલાતું ન એક એક એક વસ્તુ આવે છે તમને કઈ નથી થતું શ્રમ વગરની સંપત્તિ સિદ્ધાંત વગરનું રાજકારણ નીતિ વગર વેપાર ચોથું ચારિત્ર વગરનું શિક્ષણ સામાજિક પાપ છે ગાંધીજી કે તમે ચારિત્ર શીખો આજે કઈ સ્કૂલ પ્રાઇમરીથી મારી કોલેજ યુનિવર્સિટીમાં ક્યાં ચારિત્ર શીખવાય છે તમે બેન બેટી ચોખા રહેજો કે તમે નીતિવાન પ્રામાણિકતા સંસ્કારમાં જીવજો ક્યાં શીખવાડાય છે કયું મોરલ શીખવાડાય છે એટલે જ કોઈ કીધું કે આજની શાળા કોલેજો છે સુખી થવું પેલા એને તાળા મારો દસ વર્ષ માટે આ બધી યુનિવર્સિટી બંધ કરી દો જો સમાજને સુખી કરવું હોય માણસ અભણ હશે તો ચાલશે નથી શીખવાનું એ શીખવાડી બહાર કાઢવાના જ હોય તો એને બંધ કરો ચારિત્ર વગરનું શિક્ષણ એટલે ગાંધીજીને પોતાના સબ્જેક્ટનો વિષય નિષ્ણાત શિક્ષક ન હોય તો હું એને ચલાવી લઉં પણ ચારિત્રમાં શિથિલ શિક્ષક હોય એ હું ન ચલાવું ગાંધીજી કે સામાજિક પાપ છે સમાજ બહુ પતન થઈ જાય છે દુખી થઈ જાય છે આજે ઘેર ઘર શું થયું તો તમે બધા પરિવાર વાળા છો એટલે તમને બધાને ખબર હોય કે આજે દીકરા દીકરીઓ સાચો કેટલું બધું કામ કપરું થઈ ગયું છે હે ને સામાજિક પાપ છે માણસ એકલો નથી મળતો આખા સમાજને લઈને મરે છે દુખી થાય છે સામાજિક પાપ ચોથું પાંચમું માનવતા વિહોણું વિજ્ઞાન સામાજિક પાપ છે માનવતાનો ઉપયોગમાં અણુ રિએક્ રિએક્ટરો આવે બહુ સારી વાત છે જેટલી જેટલી શોધ છે ઉપકરણો છે માનવના સંરક્ષણ માટે સુ સગવડતાઓ માટે કંટ્રોલ થી સગવડતાઓ વધે વિકલાંગ હોય હેન્ડીકેપ હોય એને માટે બધું જરૂરી બહુ સારું છે ચાપ દબાણ બારણું ખુલે આ છે તે બધું થઈ જાય પણ એ કંટ્રોલ થી બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવે એ માનવતા વિહોણું વિજ્ઞાન છે जव खु पीव आनंद प्रमो नाचव कूद दरक जगह विवेक नहीं तो सामप करे आज धार्मिक उत्सव जो लिया विवेक वगर नो आनंद विवेक वगर ना भोग छोड़ा सात्विकता वगर नो आनंद आजिक पाप आनंद मे भोग मणे सा पवित्रता विवेक तो साच सात्विकता मूकी ने मैं आनंद के भोग विलास के उको भोग गांधी जी कही सामजिक पाप है आ डोहा सूजू के कोई साधु ने नहीं सूजू અને છેલ્લું ગાંધીજીએ કહ્યું સામાજિક પાપ કઈ થઈ જાય એવું ત્યાગ વગરની ભક્તિ ગાંધીજી કહે સામાજિક પાપ છે કારણ કે જો ત્યાગ જીવનમાં નહીં હોય તો એ ભક્તિ પણ ભ્રષ્ટાચાર કરશે ભ્રષ્ટવાળો સર્જશે વિષયાન્દ લોકોને વિષયોમાં પોષશે ધર્મસ્થાનોને ભ્રષ્ટ કરશે જીવનમાં ત્યાગ નથી શું કહ્યું સામાજિક પાપ છે અને ધર્મસ્થાનો બગડે આખો સમાજ બગડે છે ત્યાગ વગર ભક્તિ ગાંધીજી કે સામાજિક પાપ છે સંપત્તિ મળતી શ્રમ એટલે અણહક નું નહીં અનિતી નું નહીં એ બધું જ નહી તો બધા શ્રમ તો બધા કરે જ છે બઉ કરે છે બઉ બઉ સમજ શ્રમ વગર તો કઈ મળતું જ નથી ને ત્રાસવાદીઓ કરે કેટલો શ્રમ નહી નૈતિક પ્રામાણિક અને હક સમાજ ઉપયોગી સમાજ નો ઉત્કર્ષ કરનારો એવો શ્રમ એટલે હક વગરનું નીતિ વગરનું શ્રમ વગરનો કોઈને રોટલો ખાવાનો અધિકાર નથી અને કઈ પણ લેવાનો પણ અધિકાર નથી હવે આજે તમે હા એક વાત કરોકરીનું કઈ ઠેકાણું પીડ્યું તો કે હા નોકરી મળી ગઈ બઉ સરસ મળી ગઈ એમ શું પગાર પચાસ સાઠ પગાર છે નોકરી મળી ગઈ પગાર બહુ ઊંચો બહુ સારો કામ શું કરો કામ કઈ નઈ નોકરી મળી ગઈ પગાર રેગ્યુલર મળે અને કામ કઈ નહીં એવું કેવું હતું એવું કેવું એટલે એવું કેમ સરકારી નોકરી કરવું નહીં કઈ સરકાર તમને માનો કે પંદર થી માંડીને પચાસ કે સાઠ હજાર કે લાખ દોઢ લાખ નો જે પગાર આપે છે એના પ્રપોર્શનમાં અનુપાતમાં માણસ જો કામ કરતો નથી એક પ્રોફેસર નાખ બઉ કહો તો શું કે અમારે તો ભણાવે છે પણ આ લોકો ભણવું નથી તો નૈતિક જવાબદારી રાજીનામું આપી ગયો ને જાઓ ને જોડાસીવન મોચી કામ કરો ઘણા મજૂરી પડે તમે અધિકાર તો કામ કરતા નથી એવી રીતે કોઈ પણ એક શિક્ષકો ટ્યુશનો ચલાવે અને પછી ત્યાં સ્કૂલ અંદર ભણાવે નહીં અને એનો વીસ પચીસ પગાર ખાય તો નીતિ તો નથી જ પણ આજે કેવા હરામના હાડકા થઈ ગયા તમે મજૂરો બોલાવો એની પાછળ રહો સતત તો કામ કરે જેવા આગા ખસો એટલે બીડિયું પીવે બેસે આમ જાય તેમ જાય કરે નહી કઈ અરે આખા દિવસની મજૂરી તો ત્રણસો ચારસો તો જોઈએ જ ને કરવાનું શું પેલા જે એક માણસ કામ કરતો એના જેટલું આજે ત્રણ જણાઈ નથી કરતા ખોટા કામ ચોરી કરવું નથી છે ને આ હકીકત છે ને જોઈએ શ્રમ વગર સંપત્તિ ન લેવી એટલું જ થાય તો દેશ સુખી થાય કે નહીં સમાજ સુખી થાય કે નહીં ભાઈ આટલું મને આપે છે મારે આટલું કામ કરવું જ જોઈએ અને જે નીતિમાતાથી કરે છે એ લોકો નીચો વાઈ જાય છે જેટલું આપે છે એટલું સરકારની સામે એટલું કામ કરીને આપી દે છે એને કશો વાંધો નથી એ પગે લાગવા જેવા છે પગાર સરકાર ખાય કામ કરવું નહીં આખો દિવસ લાંચ ક્યાંથી વધારે મળે એનું આયોજન કરીને મહિને પાછા લાખો બનાવી લેવાના અને અધિકાર પ્રમાણે એને જેમ સહી શિકા કરવા જોઈએ માનવ તલાટી છે મામલતદાર છે જે છે એ તમને નહીં કરી આપીઠું ઓછું છે બીજું કશું ઓછું નથી તારામાં સંસ્કાર એ ઓછા છે ખાનદાની નો ઓછું છે બીજું કશું ઓછું નથી કદાચ આ લખનૌ મિક્સ કરેલું ભૂંડ આવી ગયું છે ભક્તું જે કરવું જોઈએ એ નહીં કરે જો થકવી દે છે ને આપણે ત્યાં એક લોન પાસ કરાવી હોય એકાદ કઈક કરાવવું હોય તો આપણે એમ થાય કે આ ખોરડા વેચીએ અને જંગલમાં જઈને બેસી જવું જોઈએ એટલે સરકારી ખાતાઓમાં વધારે એટલે એક જણા બધા બેઠાતા ને તો વાત કરતા કે આ સુરજ ઉગે તો રાતે અંધારું કેટલું ઘોર હોય કેટલું ઘાટું હોય કે ન જોઈ શકીએ સુરો અંધારું પછી જાતું ક્યાં હશે એક સરકારી દફતરોમાં જાય ભેડું થાય પેલો કે વાત બરાબર અને જોજો સરકારી નાણા હોય કોઈ પણ જગ્યાએ સરકારી વાહનો હોય જાય બલ્બ કાઢી જાય અરે ટોયલેટમાં પાણી લેવાનું ડબલું કાઢી જાય અરે તમે એની દયા તો ખાવ પેલો કરશે એની તો હાલત તો વિચાર કરો ભલા મળે સાંકળે ડબલા બાંધવા પણ એ વધારે હલકટતા શું હોય કળશિયા જઈને પાણી લેવાના ડબલા થઈ સાંકળ બાંધવી પડે પછી શું કેવાનું સામાજિક પાપ માં કળશિયા બાંધવું પડે યાર અને જે ધર્મસ્થાનો આગળ બોર્ડ મારવું પડે જૂતા છે જૂતા ચોર છે સાવધાન એ ધર્મ જગત પણ શું કેવું કે જે ધર્મસ્થાનમાં જોડાઈ ચોરી જાય चंपले चोरी जाए अखंड धून हाला कि वर्ष तेईस जोडा तो कोई नहीं रहता धून मै ये जाए બધી મુદ્દાની છે વિચારવા જેવી છે આ ધર્મ જગત સમાજ સામાજિક રેલવે હોય સરકારી સામાજિક જે કઈ સંપત્તિઓ છે એ નાણા ને આપણા દેશના લોકો પવિત્ર ગંગાજળ જેવા સમજે છે એટલે ગંગાજળમાં સૌને આચમન લેવાનું મન થાય આપણું લઈ લેવું એટલે આ એટલે કોણ તમારું છે શાસ્ત્રોમાં ચર્ચા લેવી પડી છે એટલે વિચાર કરવું છે કે પરસ્ત્રીની આખી વ્યાખ્યાઓ કરતા કરતા ત્યાં એવી દલીલો આવી કે વેશ્યા પરસ્ત્રી ના ગણાય શું કયો એ તો કોઈ ની નથી એટલે પરસ્ત્રી ના ગણાય એના સમાધાન શાસ્ત્રી આપવા પડ્યા તમારી તો નથી ને પરસ્ત્રી જેને માત્ર એક જણો વાંચીને કે આ સારું પરસ્ત્રી શું વાંચે ખબર બાવન સ્ત્રી માત સમાન ઉપર ને બાવન વાંચે ફિફ્ટી ત્રેપન માં વાંધો નહી તારું થોડું છે બધાનું છે સમાજ નું છે તારું તો નથી જ તુલસીઝાજી કેટલું સરસ લખ્યું કે પરધન પથ્થર જાનીયે પર માત સમાન ના મિલે તો તુલસી દાસ જમાન ઓહો તુલસી દાસ જમાન થઈ જાવ હૃદય ને કેવું થયું છે કે પરધન પથ્થર જાનીયે પથ્થર પથ્થર ટુકડો રસ્તામાં પડ્યો કોઈ ગુંજ ગીજામાં ગાલે છે પોકેટ લઈને મૂકી દે છે પાકીટમાં મૂકી દે છે ટુકડો પથ્થર નો તો રસ્તામાં પરધન પથ્થર જાનીયે પરશ્રી માત સમાન તુલસી હું જામીન જ્યો છું કઈ કરવાની જરૂર નહીં બે કરતો હોય તો લો કેવી મોટી વાત છે તુલસીદાસજી હું જામીન થાવ બે રાખો હરી આંગણે આવશે તમારે નહીં જવું પડે પણ આકર્ષણ પણ એ જ બે મોટા પર ધન અને પર સ્ત્રી એટલે હજી મને લાગે તુલસીદાજીને જામીન થવાની જરૂર નહી પડી હોય આપણે પેલા ભગત ની વાત સાંભળીએ છીએ કે ભગત ચાલ્યા જતા હતા એમની પાછળ એમના પત્ની હતા દુષ્કાળનું વર્ષ હતું કોઈ પેલા રાજકુવાર કેવા પગનો તોડો કઈ પડી ગયેલું પગનું ઘરેણું બહુ કિંમતી એ જમાના હજારો રૂપિયાનું ઘરેણું તો ભગત્યામ જોયું તેમ થયું આ તો પાછળ મારા ઘરના આવે છે દુષ્કાળ છે મોડું વર્ષ છે ખાવાના ફાંફા છે મજૂરી મળતી નહીં ભૂખે મરવાના દાડા છે પત્ની કદાચ મન પેલું થાય અને જો લઈ લેશે તો ધર્મ ભ્રષ્ટ થઈશું એટલે ભગતે નીચા બેસી અને પેલા ઘરેણા ઉપર ધૂળ વાળી પાછળ આવતા એકદમ ભગતની પાસે જયારે બેઠા ત્યારે કીધું તમે ત્યાં શું વાળ્યું શું કરતા હતા કઈ નહીં જવા દે બહુ આગ્રહ કર્યો એટલે કહ્યું કે ત્યાં એક ઘરેણું કોઈનું પડી ગયું હતું પગનું સોનાનું બહુ કિંમતી હીરાન જડેલું મને એમ થયું કે આવું છે દુઃખના સમય તો કદાચ તારું મન થાય વિચલિત થાય ને લઈ લેવાનું મન થાય તો આપણું જીવન ધૂળધાણી થઈ જાય એટલે હું એના ઉપર ધૂળ નાખી ના થાય એટલા માટે દાટતો ધૂળ શું નાખી જેને ના આપણો ઠાકર પાડતો આપણો પ્રભુ ના પાડતો હોય કે પર દ્રવ્ય છે એ પથ્થર છે પ્રભુની આજ્ઞા નથી તે ધૂળ છે આપણા માટે તો ધૂળ ઉપર ધૂળ વાળી ભલા માણસ ઓહો ભાઈ કરતા સુવર્ણ દેખાણું પણ પેલી સુવર્ણ ધૂળ દેખાણ ધૂળ ઉપર ધૂળ શું નાખી પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલેરા સરસ મજાની વાત કહું સૌરાષ્ટ્રમાં જુનાગઢ પાસે વંથલી ગામ છે ત્યાં કલ્યાણભાઈ હરિભક્ત બઉ સારા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા ત્યારે હયાતી ના ભક્ત બહુ સારા કલ્યાણભાઈ એને સતત એ મન માર્યા ક્ષિજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ જયારે વંથલી આવે ત્યારે એને એમ થાય કે મારા પ્રભુ ગામમાં હું લોકોને મોટે મોટે આગેવાન ભેળા કરી આવું અને એની આગળ મહારાજ શ્રીજી મહારાજ જો કઈ પરચો બતાવે ઐશ્વર્ય ચમત્કાર કઈ બતાવે તો ગામના આગેવાનો બધા સત્સંગી થાય ને તો પછી ગામમાં સત્સંગ થાય કારણ કે મોટા ઠોંડા રણ નડતા હોય ને એટલે મહારાજ ત્યારે એ થાંભી બેઠેલા એમના ઘરે ઓસરી ની કોરે કલ્યાણભાઈ કીધું ટૂંકમાં વાત કરી વાત મારે બીજી કેવી છે પણ મને કયા વગર થોડો ઇન્ટ્રો ન કરાવવું તો રસ નહીં આવે મારા બોલા આવ્યો આગેવાન આઠ દસ ખેડૂતોને બોલાય બેસાડ્યા મહારાજ મીડા વાતો કરવાનું ત્યાં ઓલા કે વાત સ્વામિનારાયણ ભગવાન તમારી સાચી પણ અમે આ જો માળા કરવા રહીએ કરીએ તો ખેતી ધંધા કોણ કરે બાજન કરીએ કે ખેતી કરીએ તો ખાઈએ શું માળા લઈ ગયા છે કે તમારે રોટલા ચિંતા નથી એ તો હોય જ ને મારા વર્ષદાડે તમારે જેટલા ઘઉં જુવાર બાજુ જોઈએ જોઈએ એ હું આપું ઓહો પ્રભુ તમે આપો તો અમારે ભજન જ કરવું છે બાસ અમારે તો બાસ ભજન જ કરવું છે મહારાજ કે કલ્યાણભાઈ તો ઘ આ કોઠી નું છે ને એ કાઢી નાખો અને આ લોકો જેટલા ઘઉં લઈ જાવ ને લઈ જવા દે કલ્યાણભાઈ કે મહારાજ ઘઉં તો સીઝન આવી નથી એમાં ઘઉં નથી આ તો ઉંદર જાય નહીં ને એટલે એમાં લુગડાનો ડટ્ટો નાખ્યો છે કલ્યાણભાઈ કરે એટલા માટે ખાલી ભરાયવું છે હવે એ તો ઓયલા સામે જોયું કે કાઢીને દેખાડ્યું પછી લુગડાનો ડટો ભરાવી દીધો મહારાજ કે પણ જો આમને ઘઉં જોતા હોય તો અમે પરચાની વાત કરતા હતા ને હવે બેઠા છો બધા હકા બાપા ને ઉના બાપા ને બધા બાબા આમ જ બેઠા હોય એ બધા આમ જોવે છે ને આમાં મારે કીધું એટલે ઉલી ઉલી ને મળ્યા કેવાય હા કે તમે સામે ના ભગવાન જો અમને ઘઉં દેતા હોય તો અમારે બસ ભજન જ કરવાનું ભજન જ કરવું છું જ ઉગાડવી નથી મહારાજ કે કલ્યાણ ભાઈ ખોલ નાખો અરે ખોલ ના ને એનો વિશ્વાસ એને થઈ ગયો મારી વાત સાંભળી લીધી મહારાજે અને પરચા ની વાત કરતા પરચો દેવા મારો પ્રભુ બેઠો છે ઘઉનો ઢગલો મેડો થવા ઓ શ્રીમાં ઢગલો થઈને ફળિયા માં ઢગલો થવા શ્રીજી મહારાજ ફૂલ હુંગતા હું કે લઈ લો પટેલો ગાડા ભરી ભરી જેટલા જોઈએ લઈ જાઓ હજી ઓયલા મજ દોધ આઈ લો પટેલિયા જોઈ રહ્યા કારણ સ્વામી નાયન તું નઈને કાઢે પદમજી ભાઈ હું કરું કરે એ તો ભગવાન છે સાહેબ નવરાશી ભજન ના પડાય સોના ખંખેરી ગયા કલ્યાણભાઈ ને શ્રીજી મહારાજ બે વિદ્યા કલ્યાણભાઈ તો જોઈ રહ્યા મહારાજ આવો પરચો બતાવ્યો તો આપણે પૂણા નો પીડ્યા મહારાજ કે કલ્યાણભાઈ પરસાય થી કોઈ હરિભગત ન થાય અને થાય તો ટકે નહીં થાય જ્ઞાન વાર્તા કથા વાર્તા મહિમા સમજાય અને જયારે જીવમાં એને શબ્દ બેસે ભગવાન મહિમા સમજાય ભજન મહિમા સમજાય મનુષ્ય દેવ મહિમા સમજાય પાપ પુણ્ય વ્યાખ્યા સમજાય લોક પરલોક સમજાય આસ્તિકતા નાસ્તિકતા સમજાય સંત અસંત સમજાય ભક્ત અભક્ત સમજાય ત્યારે એને થાય ગરી ભજન કરવા જેવું છે બીજું કાંઈક કરવા જેવું નથી માટે કથા વાર્તા એ જ ઉપાય સત્સંગનો છે અને કલ્યાણભાઈ સમજી ગયા પછી વાડીએ ખેતી કરતા કરતા મજૂરોને બોલાવ્યા હોય કામ ઓછું થાય તો ભલે પણ વી પછી દાડિયા કર્યા બેસીને કલ્યાણભાઈ અભણ માણસ એને વાતો કરે કે ભગવાનમાં સુખ કેવું છે લોકમાં દુઃખ કેવું છે વ્યવહાર કેવો છે સંસાર કેવો છે ગબરવાસ કેવા છે લક્ષો કેવા છે જમપુરી કેવા છે ભગવાનનું સુખ કેવું છે ભગવાનની કૃપા કેવી છે આ બધી વાતો એમને કરવા મળે તમે નહીં માનો પણ એની વાતો સાંભળી સાંભળી પંદર વીસ જણા તો ઘર મૂકીને સાધુ થઈ ગયેલા અને જુનાગઢ ગુણાતીતાનંદ સાઈ પાસે રહેલા અને મહાસર્થ પુરુષો સાધુઓ થાય એવી રીતે કેટલાય સત્સંગ કરાયો ઘણી મોટી વાત છે મોટા પછી ગામધણી પટેલ નહી ગણા ને સત્સંગ કરાયો એ કલ્યાણભાઈ આ વાત એટલે કરી તો કલ્યાણભાઈ પરિચય મળે સહજાનંદ સામે ના ભક્તો કેવા નભણ માણસો પણ કેટલું કરી શકે આપણે ખાલી યાદી આપવાની હોય આવજો એટલું જ નથી કરતા કથા વાર્તા કરશું કેટલા કાચા છે એટલે એક તો કલ્યાણભાઈ મહિમા સમજાય અને બીજી વાત કથા વાર્તા સાંભળવાનો મહિમા સમજાય કે સાંભળ્યા વગર કઈ થતું નથી અને કદાચ પરચા જોઈને કોઈ આપણે સાધુની પાસે આપણે હરિભક્ત થઈ ગયા હોય તો સમજણ આવ્યા વગર સત્સંગનું સુખ ના આવે સુખ ના આવે કારણ કે ભિખારી પરચાઓની પાછળ જ પડતા મુક્તાનંદ સ્વામી કીર્તનમાં સ્પષ્ટ કહ્યું પરચો ઈચ્છે તેને પામર જાણવો તમે સચ સત્સંગ મહિમા સમજીને કથા સાંભળો સાધુ સેવો સત્સંગ સેવો વજન કરો હરિભજો એ કથાથી જ સમજાશે નહીં તો નહી સમજાય કથા વાર્તા સાંભળવાનો આગ્રહ રાખો અડધી રાતે સાંભળવા મળતો હોય તો દોડી જવું એવી તડપ હોવી જોઈએ તો જીવ ઊંચો થશે તો જીવ ચોખ્ખો થશે તો કઈક બે ગુણ આવશે તો જ ભગવાન ઓળખાશે તો જ સહજાનંદ સાહેબ ઓળખાશે તો જ સહજાનંદ સાહેબ જીવમાં આવશે ને ભજન થશે નહીત ભજન નહીં થાય એ કલ્યાણભાઈ ખુબ સત્સંગ કરાયો એમના દીકરા ડાયાભાઈ મહા એકાંત હોય તો કલ્યાણભાઈ વ્યાજ્યા હોય અને ડાયાભાઈ ને બાલમુકુદાસજી જોગ હોય બાલમુકુદાસજીની ક્યાંય સ્વામીજીને ક્યાંય જવું હોય તો સાથે ડાયાભાઈ ને લઈએ એવાય એને ભક્તિ ને સત્સંગ એવી સ્થિતિ તો વડતાલમાં એ વખતે વિહારીલાલજી મહારાજે રઘુવીરજી મહારાજ પછી ભગવત પ્રસાદજી મહારાજ ભગવત પ્રસાદજી મહારાજ પછી વિહારીલાલજી મહારાજ દિવસ સાથે વડતાલ આવેલા ત્યારે આ ડાહા ભાઈ ને સાથે લેતા આવેલા અને અત્યારે જે સભા મંડળ વડતાલમાં છે ને સામે એનો બીજો મળ ત્યાં સાધુઓને ઉતારા બધાને આપેલા એક બાજુ આ બધા જુનાગઢ ના સંતો એમ એક થાંભલા વચ્ચે છે એ એક પણ આ સંત બાલમ આપેલો અને બીજા જુનાગઢ થી ભુજ થી સંતો આવ્યા ઉતારા હતા એમાં ગઢપુર થી રામચરણદાસજી એક વૃદ્ધ સંત પણ મંડળ સાથે આવેલા અને બાલમુકુદાસજી સામે પછી એમનો ઉતારો અને ત્યાં જ રીતે એ રામચરણ દાસજી બહુ સારા અને સમર્થ સંત પણ રાત્રે અવસ્થા હોય પેશાબ કરવાનું વૃદ્ધા અવસ્થામાં જવાનું થાય તો રાત્રે સાડા બારે ઉઠે દોઢ વાગે ઉઠે અઢી વાગે જાય પેશાબાણી કરવા સાડા ત્રણે જાય જયારે ઉઠે ત્યારે ડાયા બાયા થાંભલી ને બેઠા બેઠા માળા કરતા હોય એને સાત દિવસ સુધી એને ક્યારે સૂતા જોયા નહી માળા માળા પાછા સાત દિવસ વિચાર કરો શું ભજન નું સુખ હશે માણસ ની ઊંઘ નથી આવતી શું આ મૂર્તિ માં એવી હે કે રસ લેતા હશે ને બસ દિવસ રાત જાતો હશે અને આપડે પાંચ માળા ફરે હા થઈ ગયું ભગવાન બોલું ત્રણ માળ માંડ ફેરવે કેવું એને ભજન નો હશે સ્વામિનારાયણ નામનો બહુ મોટો પ્રતાપ છે બહુ મહામંત્ર છે આપણી પોતાની જીભ છે ને આપણી પોતાની જીભે લેવાનું છે પૈસાનો ખર્ચો નથી હાલતા ચાલતા નાતા દોતા ખાતા પીતા ગમે ત્યાં ગાડી કરતા બધી જ જગ્યાએ નામ જપ લઈ શકાય છે છતાંય આ જીવ એવો પામર આળસુ છે અજ્ઞાની છે મૂળ છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો નથી એ આળસ ખંખેરવી જોઈએ નવા વર્ષે કે આવા આવા ભક્તો થઈ ગયા થાકતા નથી આઠમે દિવસે રામચરણ દાસજી બાલમુકુદાસ સ્વામીને કીધું કે સ્વામી આ ભગત કોણ છે તો કે કલ્યાણભાઈ હતા ને હા એમના દીકરા મારા બાપા આ ડાયાભાઈ એમના દીકરા છે કલ્યાણભાઈ ના દીકરા એમ થાય છે કે રાતે ઉઠીને એને દંડવત કરું આપણે સાધુ છે તો આપણે સુઈ જે છે ગ્રહસ્થ માણસ સાત સાત દિવસ અખંડ માળા ફેરવે છે દિવસ અને રાત મેં એને જોયો નથી એના જોડામાં આપણો પગ ગરે નહીં એવો હરિભગત છે ડાયભાઈ નો મહિમા સમજ્યા વગર હજી કેવું છે આમાંથી ભજન મહિમા સમજાવો ભૂખ લાગવી જોઈએ પૂજા કરવા બેઠા હોય એમ થાય કે હજી બે માળા કરી લો હજી બે માળા કરી લો હજી બે માળા કરો આ તો કે હજી બે ઓછી કરું હજી બે ઓછી કરું કે આ ના જયારે એમ થાય આપણને કેમ સારું ગુલાબ જાંબુ હોય ને રસગુલ્લા હોય ને બટેટાવાળા હોય ને કોઈ સારી જલેબી ના ગુંચળિયા પીડ્યા હોય હજી બે ઝાપટી લો હજી બે લઈ લવ હજી બે લઈ લઉં એમાં થાય છે ને ભજન એમ થાય ત્યારે માનવાનું કે હવે કઈક જીવને ભગવાનનો રસ્તો જીડ્યો છે બસ હજી તો બાકી પણ ક્યારે એમ થાય હજી જીડ્યો છે જીવને રસ્તો કઈક જડ્યો છે ગપા તોડા માર માં ખોદી નીકળી જાય બોલો ભજન કરવાનું થાય અર્ધો બગાસ ભજન નો મહિમા સમજવો છે જેને ભજન સમજાય ગયું ભજન કરવા માંડ્યા એને પછી કઈ ઓછો રહેતી નથી તમે તમારા બહુ શાસ્ત્રો સંતો કેવું કહ્યું છે બાપ મારા દુશ્મન હોય દુશ્મન બાપ મારા એકબીજાના જીવ લઈ લેવા તરફ સમજો બાપ મારા પણ હોય અને તમે જયારે દેખાય ના વાયેલો જાતો હોય અને તમે કયો કાનજીભાઈ બાપ મારે વેર છે બાપ માર્યા વેર છે કાનજીભાઈ કાનજીભાઈ પાંચ વાર છ વાર સાત વાર બોલાવો સામ ન જોવે પણ આઠમી દસમી વારે કે અગિયારમી વાળે કે પચીસમી વારે કંટાળીને પાછું જોવે શું ચોટી પીડ્યો છો જોવે કે નહીં તો પ્રેમથી ભગવાનને પુકારે ભગવાન પાછું ઓળીને ના જો દુશ્મને જો જુએ કે શું ચોટી પીડ્યો છો તો ભગવાનને પ્રેમથી પુકારે તો ભગવાન સામુ ના જોવે પણ એમાં જ આળસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે કૃષ્ણ ભજો તો કૃષ્ણ રામ ભજો તો રામ પ્રેમથી પુકારો ભગવાન સામું ભજન કરતા શીખવો ઘણા ને હજી ભજન પૂછીએ ને કે ભજન કરો તો હા બે કલાક કેસેટ સાંભળીએ લે કેસેટ ચારો છે એ તમને બતાવશે કે ભજન કેમ થાય કેમ ટકે પણ આખરે ભજન ભજન છે ભજન ચોખ્ખું ચાટ સ્વામિનારાયણ સ્વામી પોતાના ઈષ્ટના નામનો જપ કરો એ ભજન છે એના ગુણનું કીર્તન કરવું એ ભજન છે એ માળા થવી જોઈએ ભજન થવું જોઈએ કોઈ ગ્રંથો પાઠ કરો જરૂર કરો પણ માળા ખાસ કરો ઘણા હું કહું ને તમને એ પણ ખાસ કહું ઘણા લોકો જનમંગલ બહુ ક્યારે પૂછે ને એ બસ અમે જયારે હાલતા ચાલતા બસ બસ જનમંગલ કર્યા કેટલા દિવસમાં થઈ જાય નક્કી નહીં જનમંગલ કર્યું હું એમ તમને સલાહ આપું તમે અગિયાર કરી નાખો પછી સ્વામિનારાયણ મહામંત્ર છે એની ટેવ પાડો ને એનો જપ કરો આખો દિવસ જનમંગલ કરવાની જરૂર નથી આ તમને કદાચ વિચિત્ર લાગશે પણ આ મંત્ર મહામંત્ર છે ઈષ્ટિક્યુલર નામ છે ગુંજાર હૃદયમાં ગુંજાર મનમાં ગુંજાર થઈ જવો જોઈએ ડાયાભાઈ એવા હરિભગત હવે એનો પ્રસંગ કેવો છો એ વંથળીમાં ને સૂર્યકું પ્રસાદી નો છે તો ત્યાં રાતના અમુક સેઠિયાઓ ઓઝલમાં રહેનારા મર્યાદા વાળા હોય પરિવાર એ બહેનો બે ત્રણ બેનો ત્યાં સૂર્યકુંડ રાત્રે ત્યાં નાવા ગયેલા પગના કિંમતી ઘરેણા કેડના ઘરેણા બધા પહેરેલા નાવું હશે બહરાઓને જરા મન મૂકીને તો એ બધા ઘરેણા કાઢીને કાંઠે મૂક્યા કુંડ કાંઠે અને નાહ્યા બૈરાઓ ભેડા થાય વાતો તો ક્યાંય થી પડે નહીં આ રેડિયો સ્ટેશન શું કામ ખોલવા પડ્યા પનઘટ ઉપર જવાનું બંધ થયું એટલે ગામ ને કોઈ બૈરા પાણી ભરવા જતા એટલે બેડું તો ભરી આવે સાથે સમાચારનું પડીકું પણ લઈ આવે આ બધું બંધ થયું ને ઘરમાં નળ આવી ગયા એટલે રેડિયો સ્ટેશન ચાલુ કરવા પડે ન આખા ગામની ની આજુબાજુના પંદર પંદર ગામના સમાચાર બૈરા લઈ આવે કોનું ભાગી ગયું છે ને કોનું પાછું આવી ગયું ને બધી હા કોણ ભાગવાની તૈયારી કરે છે બધી એને ખબર હોય હા છાપા એટલે કાઢવા પડ્યા ચેનલો એટલે શરૂ કરવી પડી કે આ બધું જતું રહ્યું સગવડતા વહી ગઈ અને વાતો ચડી જાય એ વાતોમાં કપડા પહેરી નીકળી ગયા ઘરેણા સૌથી વેલા કલ્યાણ ડાયાભાઈ સ્નાન કરવા આવે સૂર્યકુંડે અને પછી મંદિરે જઈને પૂજા કરે થોડું થોડું અજવાળું થયો છે ડાયાભાઈ આવ્યા ને જ્યાં જોયું ત્યાં ઘરેણા ઢગલો જોયે અરે રે બિચારા કોઈક આવ્યા છે મર્યાદા વાળા આ ભૂલી ગયા હવે હમણાં જો કોઈ નીકળ્યો આનો તો જ ઠેકાણે પાડી દેશે એટલે પોતે લઈને બજા થોરિયા કેકટસ એની વાડ હતી ત્યારે ખાડો કરી એને દાટીને ધૂળ વાળી દીધી આવે છે કોઈક તો આવશે જ ને કેવાય અમારું ખોવાયું છે બતાવી દઈશું ના મંદિરે વહી ગયા પૂજા કરવા બેઠા પણ પછી ભગતને સંકલ્પ હતો આ રા છે તો પરમારથનું કામ પણ પરધન ને મારાથી અડાય કેમ એની શું કેવાનું હું અડ્યો તે દિવસે અંજળ ન લીધા મારે ભોજન ન કરાય મેં પર દ્રવ્ય ને હાથ અડા ભાઈઓ પારકુ દ્રવ્ય એને મેં હાથે આમ કરી અડ્યો આજે મારે ઉપવાસ પ્રાયશ્ચિત કરવું પડશે કેવા હશે પછી તો ચાર પાંચ વાગે પેલા બૈરા આવે ને બધા પૂછતા પૂછતા ભગત પાછા ભાઈ કોઈને એમ થયું એ વહેલા જાય પૂછવા આવ્યા તો હા ત્યાં જગ્યાએ નિશાન કર્યું છે ત્યાં જાઓ કાઢી લઈ લ્યો મળી અડે તોય ઉપવાસ કરે એને હરી મળે સ્થિતિ ત્યાં થઈ તને હવે અહીંથી પડાવી લે તો આમ કઈ એને તો કઈ ભગવાન ધ્યાન રહેતું છે ભૈયા ચોખા થયા વગર મૂર્તિ આવે ભરત દ્રવ્ય સાંભળવા છે ને ખેતર કામ કરે બપોર થાય એટલે એના ઘરવાળા ભાત લઈને ભાત એટલે આપણે ગામડાનો તલપતી શબ્દ ભાત પણ ટિફિન સમજો ને ટિફિનમાં સમજી જાય અમે એકવાર રસોઈ મહારાજ ને કીધું મારા ચાર વાગે આપણે જે ગામડામાં જમે ને એમ રોંઢો થયો કેવાય ને એટલે પછી હું કઈ રોંઢો કર્યો એટલે કઈ ખાધું પીધું એમ એટલે કઈ કોરું કોરી હોય ચવાણું કાત એ બધું ખેડુ લોકો ચાર વાગે પાંચ વાગે રોંઢો કરે રોંઢે ખાય અને રોઢો કહેવાય એટલે અમે આ રસોયા એકવાર ગમત ગમત માં કીધું શું મહારાજ કઈ રોંઢો કર્યો મને કી કેમ બને રોંઢો કેમ બને રોંઢો એને એમ કે જેમ હાંડવો બને રોઢો હશે પણ આ સ્પેશિયલ વાનગી હોય તો ના ખબર પડે રોંઢો તમે ચખાડો એક વાર તો બનાવી દેસુ મેં કીધું ભલે એટલે ટિફિન ભાત લઈ જાય એટલે એના બૈરા એકવાર બપોરે આપવા માટે ભગત ટાણું થઈ ગયું એટલે બળદ ને છોડી નિરાય હાથ પગ ધોઈ પૂજા કરી બેઠા હોય તૈયાર થઈને રાહ જોતા હોય ભૂખ તો બહુ લાગે ખેડૂતો એટલે જોવે આવશે આવતા જોયા હારે એમનો પાંચ સાત વર્ષનો છોકરો બાજુ ચાલ્યો આવે અને હાથમાં ભોજન જમવાનું રસ્તામાં ક્યાંક બેઠા ખેતર વચ્ચે ઘણા આવતા હોય બેઠા ઉભા થયા થોડી વાર પછી આવ્યા ભગત જોયે રાખે છે ત્યાં શું બેઠા છે છોકરો બેઠો એની માં બેઠી શું હશે સારું આવે ત્યારે પૂછી લેશક્યો જમવાનું સામે એ તો ઠીક છે પણ તમે ત્યાં શું બેઠા તા આ જો ને છોકરાએ વ્યાન કર્યું હતું વાડીમાં તને ચીબડું ભાળી ગયો કુણું તો એ કે મને દિયો દો ટાંટિયા મેળ્યો પછાડવા મારે ખાવું જ ને ખાવું જ છે એટલે બેસીને પછી એક તોડી દીધું એટલે બેઠી એમ એ વાડી તમારી છે ના તો તમારા બાપની છે ખેડૂતો પાછું આકરું બોલે તારા બાપની છે તો કે ના મારી છે ના એ વાડી પૂછ્યું તું તો કે ના શિક્ષાપત્રી વાંચે છે તો હા એમાં આવે છે પૂછાવ વગર કાષ્ટ કે ફૂલ પણ લેવું નહીં ધણીને પૂછાવે હા પૂછ્યા વગર લીધું ને અને છોકરાને ખવડાવ્યું ભૂલ તો થઈ ગઈ પણ તારા હાથ અબડાઈ ગયા તારો હાથ રોટલો ખવાય નહી વિચાર કરો હું જમીશ નહી આ તું તારા આ રોટલાય છે ને એવું તું કૂતરાને ગાયને ખવડાવી દેજે હું નહી ખાવ ખેતીના કામ કરનારા એ જેઠા નાની આખો દિવસ ઉપવાસ કર્યો અને એ પતિવ્રતા નારીઓ કે પતિને જમાડી પછી જમતા હવે આજે તો પેલા જમે પછી આને બિચારા જમાડે આ તો જમાનો બદલી ગયો પછી હવે નીચી મુંડિયા કઈ દેવું પડે હું ગમે ત્યારે આવીશ તમે જમી લઈ ગયોને જમી જ લીધું હોય હવે તો આ જમાના પ્રમાણે કરવું પડે બારવી ગયા આખો જમાનો આખો બદલાય ગયો નોકરી હોય રખડવાનું હોય તો ખેતી રેતા હોય પાછું ઘરે જ શરૂ કરતા નહી હું તમારો પતિ દેવ કેવા આવું જોડો માર છે એટલે હોય એમને હાલવા દેજો બધું કઈ બોવ પતિ દેવ થઈને બેહવા જાતા નહીં કારણ કે દેવ લેવા લખણ ન હોય ને પાછું દેવ ની જેમ પૂજાવવું છે એટલે પતિવ્રતા ના એ ન જમ્યા તો એ પણ ના જમી એમણે ઉપવાસ કર્યો એ દિવસના બે પ્રાય કર્યા બીજે દિવસે અંજળ ગ્રહણ કર્યા પારખું અડાઈ નહીં લેવાય નઈ ખવાય નઈ નિજ કર્મો ઉપાતમ પોતાના શ્રમ પ્રમાણે જે મળે તે સ્વીકારવું એમાં સંતોષ માનવો આ બધી વાતો કરી મારે એમ કેવું છો એ બધા અભણ લોકો છે આમાં ભીણા ગીણા નો મેળ છે જો તમે સમજાય ને તો રૂવાડા ઉભા થઈ જાય એવી તમને વાત કહું એક ભાઈ ભણેલા ગણ એજ રીક્ષામાં ચાલવા ત્યાં એનું પૈસા ભરેલું પાકીટ પોકેટ પાકીટ એ નીચે પડી ખિસ્સા માંથી એ પહેલા ખબર ના રહી એટલે પાછળ એક સાવ દાંતણ વેચવા અભણ બાય એની નજર પડી એને તરત રિક્ષા હડાટાટ વી આનું પાકીટ પડી ગયું આલતો થઈ ગયો ઓલી બાય અભણ એને આ જોયું એટલે એને તરત આમ તાળી વગાડી હે ભાઈ એટલે એને પાછું આ જો તમારું પાકીટ પડી ગયું એકદમ ઓલો પાછો આવ્યો પાકીટ લીધું અને પેલા બેન કીધું ભણેલો ગણેલો ને એટલે કે બેન થેન્ક યુ થેન્ક યુ બેન કોઈ આપણને થેન્ક યુ કે તો નોનસેન્સ નો કહેવાય નો મેન્શન કહેવાય હવે જે બાય બોલી તમે સાંભળજો એ બાય કે ભાઈ નો મેન્શન કહેતા જેને આવડતું હોય એ પાકીટ પાછું આપે તમે વિચાર કરો ભાઈ જો એમ નથી સદબુદ્ધિ જોઈએ તો જ આ વાતો સમજાય તો જ વાતો કઈક બર છે એ મેં લાગે અભણ લોકો છે ભણેલા ઉપર કેટલો ઘા છે બુદ્ધિનો વિકાસ થયો છે પણ સદબુદ્ધિ ક્યાં છે પણ ઘડતર નથી પોતાના કર્મ અનુસાર જે મળે એમાં અને એમાં બધું આવી ગયું ને નીતિથી હક થી આ બધી જ રીતે શુદ્ધ એવું જે સંપત્તિ વસ્તુ સુખ સુગઢતા મળે એમાં તું સંતોષમાં અને રાજી રહે પ્રસન્ન રહે પણ નિજ કર્મ ઉપમ યલ્લ કર્મ ઉપન પ્રસન્ન એનો સીધો ડાયરેક્ટ અર્થ આપણે કહ્યો શું પ્રારબ્ધ ભાગ્યમાં હોય એ પ્રમાણે જે મળે કર્મ અનુસાર હશે નસીબ પ્રમાણે જે મળતું હોય એમાં રાજી રહે સંતોષ રાખ પ્રસન્ન રહે આશ્વાસન નહી પ્રસન્ન રહે ચિત્તથી અને શું કર ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મધે પણ ઈ શેષ વાતો આજે નહીં આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ